યોહાનની લખેલી સુવાર્તા એનો સત્તરમો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય સત્તર એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આ તરફ નજર ઊંચી કરીને કહ્યું કે હે પિતા સમય આવ્યો છે તું તારા દીકરાને મહિમાવાન કર કે દીકરો તને મહિમાવાન કરે કારણ કે ત્યાં સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે જેઓને ત્યાં તેને આપ્યા છે તે સર્વને તે અનંત જીવન આપે અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને ત્યાં મોકલ્યો છે તેને ઓળખે જે કામ કરવાનું તે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તેને પૃથ્વી પર મહિમાન કર્યો છે અને હવે હે પિતા જગત ઉત્પન્ન થયા તારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તું હમણા પોતાની સાથે મને મહીમાવાન કર જગતમાંથી જે માણસો તે મને આપ્યા છે તેઓને મેં તારું નામ પ્રગટ કર્યું છે તેઓ તારા હતા ને તેઓને મને આપ્યા છે અને તેઓએ તારી વાત પાડી છે અને હવે તેઓ જાણે છે કે જે જે તે મને આપ્યા છે તે સર્વ તારાથી છે કેમ કે જે વચનો તે મને આપ્યા હતા તે મેં તેઓને આપ્યા છે અને તેઓએ તે સ્વીકાર્યા છે અને હું તારી પાસેથી આવ્યો છું એ તેઓએ નિશ્ચય જાણ્યું અને તે મને મોકલ્યો છે એવો તેઓએ વિશ્વાસ રાખ્યો તેઓને માટે હું વિનંતી કરું છું જગતને માટે હું વિનંતી કરતો નથી પણ જેઓને તે મને આપ્યા છે તેઓને માટે કેમ કે તેઓ તારા છે અને જે મારા તે બધા તારા છે અને જે તારા તે મારા છે અને હું તેઓમાં મહિમાવાન થયો છું હવેથી હું જગતમાં નથી પણ તેઓ જગતમાં છે અને હું તારી પાસે આવું છું હે પવિત્ર પિતા તારું નામ જે તે મને આપ્યું છે તે નામ દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખ હું તેઓની સાથે હતો ત્યાં સુધી તારું નામ જે તે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યા અને મેં તેઓનું રક્ષણ કર્યું અને શાસ્ત્ર વચન પૂર્ણ થવા માટે વિનાશના દીકરા સિવાય તેઓમાં કોઈનો નાશ થયો નથી પણ હવે હું તારી પાસે આવું છું અને મારો આનંદ તેઓમાં સંપૂર્ણ થાય માટે હું જગતમાં એ કહું છું તારું વચન મેં તેઓને આપ્યું છે અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ પણ જગતના નથી તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરું છું જેમ હું જગતનો નથી તેમ તેઓ જગતના નથી સત્યથી તેઓને પવિત્ર કર તારું વચન સત્ય છે જેમ તેમ મને જગતમાં મોકલ્યો છે તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને માટે હું પોતાને પવિત્ર કરું છું વળી હું એકલો તેઓને માટે નહીં પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને માટે પણ વિનંતી કરું છું કે તેઓ બધા એક થાય હે પિતા જેમ તું મારામાં અને હું તારામાં તેમ તેઓ પણ આપણામાં થાય કે ત્યાં મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય એ માટે જે મહિમા તે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે એટલે હું તેઓમાં અને તું મારામાં થાય જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય અને જગત જાણે કે તે મને મોકલ્યો છે અને જેમ તે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે હે પિતા હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં જેઓને તે મને આપ્યા છે તેઓ પણ મારી પાસે રહે કે મારો જે મહિમા તે મને આપ્યો છે તેઓ જુએ કેમ કે જગતનો પાયો નાખ્યા ગાવ તે મારા પર પ્રેમ રાખ્યો હતો હે ન્યાય પિતા જગતે તો તને ઓળખ્યો નથી પણ મેં તને ઓળખ્યો છે અને તે મને મોકલ્યો છે એમ તેઓએ જાણ્યું છે અને મેં તેઓને તારું નામ જણાવ્યું છે અને જણાવીશ જેથી જે પ્રેમથી તે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું